આખું જગત ને હિન્દુસ્તાન એટલું હિન્દુસ્તાન એટલું એ માને કે જમરા છે જીવ લેવા અહિયાં આવે છે માસ માદો થાય ને એટલે જમરા જીવ લેવા આવે છે કે છે ફોટા દેખાડતા હતા પેલા મોટા મોટા એટલે આ માનું નહિ મને બઉ ગમ્યું એટલે પછી હું તેર વર્ષ હતો તેર વર્ષ ની મારી મળી ત્યારે એક કાકા ગયેલા કાકા માદા રેતા તેની પાસે બધા રાતે બેસે રાતે જાય ત્યાં હેલ્પ કરે રવિવાર જીવ લેવા આવ્યા ખબર પડે આવું જ્ઞાન વાપરેલું શું સાંભળેલું એ જ્ઞાન પ્રગટ થયું હતું કૂતરું રડ્યું હતું મને જ્ઞાન પ્રગટ થયું આવ્યા અહી ચોક્કસ કાકા લેવા જાય મને આવું બરખાસ્ત બેઠો મને શું કરશે પણ પછી એની પાસે પડી રોધાનો પગાર કોણ આપે છે ઓફિસ ક્યાં આવી ખેડ ઓફિસ ક્યાં છે કઈ કઈ બેંક માં ચેકાવે છે તું કયું પાસે હાવી વાત છે ના પણ એવું કેમ કેવાયું ને કેમ રાજય નિયમરાત નો પડકાર ખરો નિયમ થી છે આ નિયમરાત ને બધું યમરાજ ક્યાં લોકો તઈ જશે લોકો તડકી ગયા લોકો પણ એવું ખોટું દેખાવાનો અર્થ નથી એને કે જેમ છે અને જવાબદારી શીખવા જવાબદારી થાય છે ખોટી મદદ આખું હિન્દુસ્તાન ભડકતો બંગાળ માં પડખે મદ્ર કુંભાર સાયન્ટિસ્ટ કહ્યું કુંભાર છે બરોબર છે સમજવા જો રાજેન્દ્ર બન્યો પણ ઘડ્યો નહિ કરે પેલા પૂછતા પૂછીન કરે હાલ ચોક્કસ પોતાની સમજ માં એ પૂછે છે ધીમે ધીમે કઈક સમજાતું જાય આવરણ જોડતું જાય ને મારી વાડી આવરણ જે દેખો આપણા આપણી સંસ્કૃતિમાં એવી માન્યતા છે રાઈટ બ્રહ્મા ઇઝ અ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ વિષ્ણુ ઇઝ ધ વિષ્ણુ ઇઝ ધન સસ્ટન જ્ઞાન જાણવું છે કે કરેક્ટ બે હજાર નો જ્ઞાન ભ્રાંતિક જ્ઞાન થી ભગવાન ક્રિએટેડ છે અને કરેક્ટ જ્ઞાન થી ગોડ ઇજ નોટ ક્રિએટેડ તેવું તારે ભ્રાંતિક જ્ઞાન જાણવું છે કે કરેક્ટ જાણવું છે તમારું શાસ્ત્રો નથી ચાર વેર છે પણ બીજા બધા પાત્ર મનુષ્ય ને વેર ફાયદો થાય એટલા ગીતામાં અર્જુન અર્જુન ભગવાન ને गीता अर्जुन भगवान ने पूछे तो भगवान भगवान दर्शन बताए कृष्ण भगवान दर्शन बताए नही बतागी गच ना भड़की दिखाया भूत दिखाया मैंने વિરાટ સ્વરૂપ દેખાયું વિરાટ કોને આપડો અહંકાર લઈ લેતી આપડો અહંકાર જ લઈ લે એનો અહંકાર લઈ લીધો આખો કરતા ભાગ જ ના રહ્યો ગયો હું શું પૂછું છું તમને કે વિશ્વ દર્શન એ વાત કરી કેવું પડે ને છૂટકો છે લોકો ભ્રાંતિ બધા જ્ઞાન છે ને લોકો ને વાત કરવાનું છે ગીતા ગીતા ભ્રાંતિ જ્ઞાન છે ગીતા ગીતા માં સાચું જ્ઞાન છે कहू के समझे हमतर सूक्ष्म चिंता जाए ज्ञान અહંકાર ઓછો થાય એવું ઓછા થાય એ જ્ઞાન મેં ચાલીસ હજાર માર્ક ના આપી જ પણ દુઃખ નહી દુઃખ હતું તો બઉ જરાક બધે બસ માં લડતા ખુબ લડો કઈ મારી આગળ માં લડો નિકાલ થઈ જાય નો નિકાલ થઈ જાય જેટલું લડવું એ લડો લડે અને દૂધ માં એટલું બધું મીઠું નાખે એટલું લડે પણ સવાર માં ચા પાણી થાય દરેક ચોથા પેશન ગરબા ગાવા નીચે ઉતરે બધા વીસ મિનિટ ગાડી ઉતરી ગાડીમાં ગાડીમાં વીસ મિનિટ ઉતરી અને ગ્રાંત હું વચ્ચે લોકો જોયા કરે કેવું પડે ગીતા કૃષ્ણ હોય તે હમી શકે બોલ બોલ ને બોલ હું નથી બોલતો ત્યાં આપડે કઈ બોલે છે હું તો જ્ઞાતા દ્રષ્ટા છુંટરી છે બધું ફોરી વાળા પૂછાય વાળા પૂછશે ને ત્યારે એક મિનિટ ના એક કરોડ ડોલર આપશે હા એક જ મિનિટ ના દાદાની શું દુનિયા નું મારે કામ નું નથી આખી દુનિયાના સ્ત્રી વિચાર મને આવે નઈ શું કુર નથી તો મારી કિ ઘર મેળ કઈ દુઃખ હોય લઈ લો કેમ નથી કેતો કે મને થોડા આપી દે છે ડોલર ની વાત આવે એટલે બધા કુદી પડે ખરા કુદી ગીતા ની વાત કરવા માંગે છે શું ભ્રાંતિ જ્ઞાન તમે કયું કયું ભ્રાંતિ જ્ઞાન કરો બધા કહો મને ગીતા માં ગીતા માં કયું ભ્રાંતિ જ્ઞાન જાણવું છે કાયદા કારણ ગીતા સમજી લો પોતે કર્મ કર્મ જોઉ કર્મ કરું છતાં કર્મ ના કરું એવું તને દેખાય છે કોઈક ધોલ મારે નથી મારતા દેખાય છે તો ગીતા સમજે અને હજુ ગીતા સમજી બેઠા છે બધા વગર વાંચે વગર વાંચે ઢોલ નહીં માટે એવું કર્મ પણ કર્મ ને જો આ બધા आख जगत तो आ बदे जागे तो जगत ऊँगे तू आ जो तू खूब एबस्ट्रेक्ट तेज रीतना कहो बधुरी रीत कहो तो पीनिया कहो संबंध दुनिया व्यवहार कशु थी एवरीथिंग गो टू हिमालय આવ્યો ને બહુ આવી તમને રહેતો ક્યાં આવડે જીવન જીતતા ક્યાં આવડે હા એકલી જીવન જીવતા આવડતું હોય મને કાય અને આ જીવતા જીવન જીતા શીખ નિરાશ થઈ રીતે લોખંડ ટેસ્ટ જ્ઞાન અંતેસ્ટેટ ચાલે સંસારમાં રહી ને રહેવું છે અને ફ્રી છડકાવે તો પણ અસર ના થાય એવું જ્ઞાન થઈ જવું છે બોલે બોલે વાચિત બોલે જે બોલી છે આ ત્યાં પેઢ છે છો ને જોઈએ આપડે આનંદ માં આનંદ જોઈએ આપડે વધારે જણાવ્યું આપે કહ્યું કે જે મને એવું સમજાયું કે આ ગીતા સાચી છે પણ એનો અર્થ લોકો સાચો કોઈ મારા એવો જન્મ નથી જેના એક અક્ષરે સમય ગીતા આપે બધા હું ઈશ્લોક મળે બંધ થઈ જાય અને ગા નર પાસે ગાય જમી દેશ ને કાર્યકર થાય ગીતા ગાવાથી કલ્યાણ થતું છે કોઈ થયું છે गीता अर्थ एक, एक बोली, कहूंगक जो मनन नहीं करे तो शु फेकता मन नहीं करो <laughs> हिंदुस्तान એક પણ કરેક્ટ સર્વ દુઃખ ના ગીતા મેં તો એવું વાંચ્યું છે કે તમે જયારે ભગવાન ને રેલી ઓળખો એ સ્ટેજ ઉપર પહોંચો ત્યારે પછી તમે દુઃખ ને દૂર કરવાની વાત કેમ કરો છો ભગવાન ભગવાન ને ઓળખો એ સ્ટેજ ઉપર પહોંચો હા તો સુખ દુઃખ રહેતું નથી આ સુખ દુઃખ તારા જેવા નથી જેને ભગવાન જોયું ને હું રાજેન્દ્ર સુધી કાયા ગયા છે ને અને બહુ જ ચાલુ થઇ જાય છે આ દુઃખ તો ભૂતો દેખાય ભૂતા જ ખાલી એને સમજણ ના પોતે ભણ નથી હું રાજેન્દ્ર છું પોતાનું ભર નહી હોવાથી બે ભાન પણ એ રહ્યો છે મો રેગન સે બેભાન પડે બોલી રહ્યો છે બાય રિયલ વે પાઇન બાય રિલેટિવિટી ઇઝ करेक्ट મો રેગન સુ ઇટ ઇઝ करेक्ट બાય રિલેટિવિટી પાઇન બાય રિયલ ડીલ પોઇન્ટ વી પાઇન હી ઇઝ રોંગ છે દાખલા કે ઇટા ગાર્ડન હોસ્પિટલ માટે બરોબર છે રેગન સે પણ ડાયા માટે નથી ખબર પડે કે કેટલું કેટલી ડિગ્રી ના થાય છે તેથી જે કે પછી ખ્વાનકી માં તું વાંકો નહીં હોન કે છે તારે તું આપડે ખબર ના પડ શું કહે ને મને કહ્યું પતે નઈ ચોપડા જેવો મળે એ ચીક આનંદ સાહેબ બોલ કે બે હું કહીએ બધા આંધે આંધ આંધુકાયા કરે આખો દાડો ચિંતા ઉપાધ્યો એક હોય કહે છે ચિંતા કર ચિંતા બેઠેલા કેવી રીતે પધલ થયું પધલ ઉભા થયા જ કરે રાજ બગાડ્યું કોઈ પદલ ઉભું થાય એ પધલ સોલ્વ કર્યું છે એ રીતે કરું તું એટલે પછી હા આ કબાટમાં પડી રે બહુ કબાટમાં સગલ પડી રે પછી હાથ પર અસર થાય ચાલી ટાઈમ વખત ત્રણ વખત પછી ચાલી જાય ટ્રેન ઉગડી ગઈ આવે આપણે આપણે કરનાર ભગવાન નહીં કરનાર ભગવાન ભગવાન કૃષ્ણ ભગવાન દુનિયા બનાવતા છે ખુબાર મુ છે કૃષ્ણ ભગવાન પણ આ તો બાળકોને સમજવા માટે તત્વ ચિંતકો માટે નથી બોલ્યા બાળકો માટે બોલ્યા મરમ કોને કાઢતો આવડે ત્યાં મરમ કાઢ્યો શબ્દો તને આવડે શું લાગે પણ પાક કે ગુરુ બેઠો હોય તારે ખબર પડે ને मतभेद न पड़े क्ज मार जो नही मनस तेरा પ્રસાદ નું કઈ ગ્રાહક છે કઈ શું કહ્યું કેશ બેંક ઉધાર હા કેશ વિશે કેશ બેંક વાર દીધા ઇન્સોલ્યુશન જે માગું જે માગવું યોગક છે પણ હું નિમિત છું શું છું કેમ અટકતો નથી સારું કામ કરતા અટકી જાય એટલે ખરાબ કામ કરતા અટકી જાય પણ સારું કામ કરે છે कर उड़ी जाता नहीं थे ना खराब नहीं हार અને તમે મોક્ષો ત્યારે એટલું એટલું તને કામ લાગે એવું છે નહી તૈયાર થઈ જઈશ તૈયાર થઈ બે દાડા પણ જાનવર હોય કે મોટો ભરેલો હોય કે અનુભવી હોય કે મોટો પંડિત હોય ઇલેવંત તરફ જાય હું શું કઉ કૃષ્ણ ભગવાન ભગવાન કહેવા મારો એવું નથી બીજા કોઈ કલ્પના કરી છે એમ કે છે કે હું કોઈ નામ થી ભગવાન ને ઓળખવા કેવા નથી માંગતો હું હું કઉ છું કેજાન સાબિતી ગયા છે કે આ વરસાદ અમે વરસાઈએ છીએ આ બધું અમે જ કરીએ છીએ માટે કરી છે આ શું થયું સેદાનંદ સ્વામી શું કે છે બાપજી મારા આપ મારા કોની ફેરવત છે આપનું કશો કે સૌ માઈક આકાર કદાચ મારી ને બધા માઈક આકાર કે શું કે છે પછી આપડે પૂછીએ સાહેબ મહારાજ પ્રગટ નું ધ્યાન કરવા દે તેનું કલ્યાણ થાય કેમ ના થાય કયા સહી ના થાય ના થાય અહી હોય તે સિગ્નેચર ને સહી કરપ્પા છે મંગળ રૂપ પ્રગટ ને મેલી પરુ ને ભજે જે પ્રાણી તપ તીર દેવ ન તે રમણી જે નથી હું એને શું પછી તમને કઈ ગયું ખબર છે જુદા હજુ આવે થવાના મોટા હતા હજુ વાસુદેવ નારાયણ હતા શું હતું વાસુદેવ નારાયણ મોટા ભગવાન થવાના એ દેવકી ભગવાન થવાના છે અને બેવ સાય ભગવાન હા મારે જોડે બેઠા પડતું ખબર પડે બેઠા કેમ લેજે તો એમ દર્શન થાય એવું છે હજી કોને આમ છે પાડો खाय से चंद्रभा ने अवकुमना चक्र योगेश्वर પ્રગટ સ્વરૂપે દાદા ના કરે કમિટી બમીટી બધા દર્શન કરે પૂજારીઓ પૂજારી ઉચકી પર્ગવાન અને પછી મંદિર માં શું કરે એક બાજુ એક બાજુ શું કરે એક બાજુ નહીં કરે અરે કરે આ દર્શન કરી જાય જા પે સુધી જાય બોલો જ્યોતિ જવું પડે છે મારે તો હું આપ જઈએ ત્યારે શું બોલે પછી બૈરી છોકરા પાછળ વખત જો મારા મારા દંડા થી જો પાંચરો ના થાય તો એ બહરી છોકરા કરનારો છે નહી પાછરા નહીં તો બસ પોચ હું દંડા એટલા હાલ બસ પાછો કઈ નાખું છે શું છે ત્યાં પ્રેમ જોયેલો કઈ જગ્યાએ ખરી કઈ લો કઈ પ્રેમ જો દુકાળો યાદ આવે યાદ આવે પાછું બહાર નવા જોડાયેલા તે યાદ આવે પ્રેમ નઈ પ્રેમ માં કશું યાદ જ ના આવે ઘટી થાય જાતે કેવું પડે સારું લાગે બધું બોલે હું બોલતો દેખાય ને જગત ને સિદ્ધિ કરવા નીકળ્યો છું ફટાકડા ફૂટી ગયા પછી સિદ્ધિ મારા હાથે કરવા નીકળી ફટાકડા ફૂટવાના ફટાકડા ફૂટવાથી સંસ્કાર સંસ્કાર ખરાબર સંસ્કાર છે પછી હિન્દુસ્તાન પૂછવા આવું પડશે કે ભાઈ એમને કેવી રીતે અમારે ભણવું કેવું વર્ગ નું કેન્દ્ર હિન્દુસ્તાન થઈ જશે જીયાખો છે પેલા જોડે ઓળખાડ નઈ પેલા ને પેલા જોડે ઓળખ વચ્ચે વાળું ઓળખ હા કઈ મગાબા નું હિન્દુસ્તાન જે નાખે નાખી કાંઈ દેવા વખતે આપણે હરી ગયું લીધા દાદા આપડે જમી લઈએ Yeah, yeah, but uh, I didn't know where he was. Oh, what should I do? You should do it. You should relate in real. Okay, you have to see real and related. Yes. If you sit and sit, there's a pile, there's a pile, there's a pile, there's a pile, ફાઇલ કા સંભવ નિકાલ પ્રતિક્રમ કરો ટાઈમ મેં ફાઇલથી સબ યાદ કર કે પ્રતિક્રમણ કરના ટાઈમ મગા દેવાઈ રખને કાતા રસ્તા પરમાનંદી એ નહી મને સંભવ નિકાલ કરનાર પ્રતિક્રમણ કરના છીએ પડતા હો ને ખાસ કરી ચોખ્ખા હોય ક્લિયર ચોપડા ક્લિયરિંગ બુક આખ મળે છે તો એને કોઈ જન્મ માં થશે કે નહી એમ એવું કોઈ જન્મ એને હેપી એના માટે બનશે કે નહી એમ થાય ફાઈલો નિકાલ આવશે કે નહીંગ અત્યાર સુધી બધું બધી ફાઈલો ને યાદ કરી અને એનું પ્રતિકરણ કરવાનું કહ્યું બધા યાદ આવશે તો પીછે ચલો કમ બેક થર્ટી થર્ટી છે ક્યા સારમાં आत्मा की जागृति भौतिक करो <laughs> तो ये आत्मा की जागृति आत्मा लिये होती है चले? अभी बॉडी के लिए आप नहीं आप बोल रहा है न આત્મારે પ્રકૃતિ પ્રવૃત્તિ ઉધર ખલાસ હોય દુસરી લગાઇલેટિવ પહેલા ક્યા હતા અભી તક ક્યા સબિંબ પહેલા કાઢી કરો દઉતા હૈ બી રિમેમ્બરન્સ નહીં કરતા રીમે સબ ચીજ દેખતા હૈ પચીસ સાર કા થાય ક્યા ક્યા સબતા હૈ અન શક્તિ આત્મા રાત કોત કર i think that a very unique experience i just have a deep sleep every day which i have never had in the long Lord, time. you find that the like, geography you know, has increased yeah that is it it's always a sense of appreciation of man yeah feel more desire to that you know for attention hmm. and i feel less like I, i felt like just going away somewhere એટલે જાગૃતિ વધી અને આત્મા તરફનું એનું વધારે ખેંચા જાગૃતિ બળ جاتی ગુજરાતી આપણે તૈયાર કર કેરાલા કોંગ્લિશ ગુજરાતી ભાષા જાણ ત્યાગા તકલીફ નહીં છ મહિનામાં તો હોય ચશ્મા આયો બઢ જાયગા